એ આવો આવો હું અરે મનીષભાઈ વાર્તા સાંભળે છે અને એની સાથે એની બેન હેતલ પણ છે આવો આવો મનીષભાઈ હેતલ બેન આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો કાછડી અમે ત્રણ જણા એક હતો વાણિયો એ એક ગામ જતો હતો રસ્તે એને ચાર ચોર મળ્યા દૂર થી વાણી મારીને જો લઈ જશે તો આપણાથી કઈ બોલાશે નહી પૈસા એટલામાં ચોર નજીક આવી પહોંચ્યા વાણીઓ તો ચોર જોઈને હેઠે બેસી ગયો અને બોલવા લાગ્યો મારી સાંભળીને પૂછ્યું એટલે આ બાર જણ કોણ છે વળી કાછડી અમે ત્રણ જણા તેલ પડી ને તામડી અમે છ જણા लाकड़ी ओला शेठवाणियों बार जना ब डरी गया તમને બધા ને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું ભાઈ મનીષ ભાઈ હેતલ બેન તમે વળી પાછા આ વારતા તમારા ભાઈ બન ને બેનપણી ને કેજો આવજો